પણ મોટા થવામાં મજા આવે છે ને નથી આવતી મજા મમ્મી મમ્મી આવો મમ્મી જો તારો ઘણો ફરક ના પેલા કેવી હતી જોવા જઈએ તો છતા જ્ઞાન ના પ્રોલાયુ સાતુ છું ને બઉ ઉમર પડે દાદા મોદી ભાર લાગે છે સર બોલી જોયા નક્કી કરવું છે જોયા કરવું સહન બૌ કરવાનું સહન થઈ શકે માણસ એને જ્ઞાન તમારે તો એ કહે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા એવું કર્યા કરો ને અને જોયા કરો બસ કામ સારું થઇ જશે સહન કરવા જ નથી આ બધું સહન કરવું પડે છે એ બધું કુદરત ની આ હિસાબ છે બધા જોઈન્ટ કરેલા વાંક નો નથી ભોગવીને જવાનું તારણ તારા બધા ને ઝઘડો થયો તો તને તારી ભૂલ તારો ભાઈ ઊંઘી ગયો તું ચાલુ તારી ભૂલ છે ના પડે દાદા મને તો સારી ઊંઘ આવી જાય છે ઊંઘ આવી જાય પણ થાય તો ઊંઘ આવી જાય કારણ તો છે એમાં આપડે કઈ મધ છે પાડત ના આવે ને એટલે જેમ બૂમ પાડ્યો આપડે એમ કેવું રેરી પાડી પાડે એમાં આ શું કહે તારે સમજી તારે જેમ પાવી એમ પાય હું જાણ છું આ જુદું છે આ જ્ઞાન નતું તો એવું કેતા નમવાળી શું તારા નમો છું આપડે શું કરવું આપડે ઘર જોઈ શું જગત બધું આવું છે બધું સુઈ જવું નિરાંત આ જગત માં છટક બહુ બઉ મુશ્કેલ છે તેથી કહ્યું ને મોક્ષ અતિ અતિ દુર્લભ દુર્લભ દુર્લભ હોવા વખત મોક્ષ ના થાય જંભલાયા જ કરે ફસાયા જ કરે એનો માર્ગ મળે નહિ મોક્ષ માર્ગ મળે તાર બીજા કઈ પચવનારા હોય હેરાન કરનારા હોય હેરાન કરનાર માં જુદો હોવું ને આપડે સમજી જાય ંગરો જગત નો કઈ ખાવા પીવા નડતું નથી લુગડા લાડતા નથી ઊંઘ કશું નડતું નથી આ ગ્રહસ્થ પણ એટલું જ નડે છે એટલે એમને ગ્રહસ્થ પણ નિવારણ કરી નાખ્યું કરવાની બંધ રાખી સ્ત્રીનો દોષ નથી આ કામ થઈ જાય ગ્રહસ્થ પણ એથી ભગવાન ગ્રોથ થયો આ એકલું જ મુખ્ય કારણ બધો સંસાર ઉભો થઈ ગયો મન બૌ મોડે કોઈ ધાર ખુશ થતું નથી તમે સાંભળો તો તમારો નથી મરદાલન કહ્યું લક્ષ છે આપડે આ સાંભળી આપણે કઈ ચલિયામાં સંભળાવવા તરતું વળ્યું કે ગુણધર્મ છે મન નો ધર્મ બધા આવે વિરોધામાંથી કોણ ગરીમાં ઘડીમાં ઘડીમાં વિચાર લાવે હવું ના એ બધી જાત ના ભાઈ બધી એના બધી જ જાતના બધા રંગ પૂરેલા તમે એક જાત રંગ નથી પછી પાયણા ત્યાં પાયણા પૈણા પછી પહેરવા વિચાર મને કિંમત પેસિ છે હેરાન કર્યો એવું નથી ગુજરાતમાં પ્રાપ્ત થયા પછી કે ગુજરાતમાં ના પ્રાપ્ત કર્યો બઉ હેરાન કરે જુદો પડે એટલે અહંકાર છૂટો પડે આ છૂટ પડે ના ગમે એટલે છૂટો પડે અને ગમતો આવે બસ આ મનની જોડે વ્યવડે આ અહંકાર કરે હળકરો હક છે લાકડો હક છે કઈ આત્મા હળગવાનો લાકડા હગે આત્મા હગે એને ફક્ત અહી ભરતી નો જ આધાર લીધેલો વધારે લીધો નથી કવિતા કરતી કોઈ બધું નથી કેટલાક ન તો કલાક કલાક વિચારવા જેમ પેલી માછી બમણ છે બમણ્યા જ કરે આપડે ઉડાવી ઉડાવીયા જ કરે એવું મન એ ગાંઠો આવે કરે આપડે શું પણ આપણે કે આવું શું બોલવા જોશ થી બોલાય ને જોશ થી બોલાય માં જોઈ જાય આપડે મનમાં બોલીએ ને તો એ પછી બોલતું બન કેજે બોલતું પણ એકદમ જોશ થી બોલીએ ને ચાલે એવું નથી સંસાર સુધારવા માટે ગયા સવારે ગાડી લેવું સિતાર આમ કરી ગાડી આઈ જતી જતી રી એ કૃષ્ણ ભગવાન ને ઘણું ઘેર જોયું હતું પણ મારી સ્થિર કૃષ્ણ ભગવાન એટલે આ જગત આપણા ધાર્યા પ્રમાણ થાય નઈ એના કરતા આપણે છતાં રહેવું જોયા કરું આ જગત આપડા ધાર્યા પ્રમાણ કોઈ નું થાય નહીં થવા એવું કરવા છે તો માર ખાઈ જાય નઈ થઈ જવાનું આવતા બહુ બગાડી આ તો સંસાર સ્વભાવે છે દગો જ છે આ તો પુરુષ દગો નથી છોકરા દગડો નથી વાયુ દગડો નથી સંસાર નો સ્વભાવ દગો કેવું છે જ્ઞાન જો લીધું હોય ને સીધું મોક્ષ જવાનું હોય તો ગ્રસ્ત પણ છોડી દેવું પડે એવું આપણા સાધુ મારા જોઈ જેવું નહિ એ તો લાખો અવતાર સેવા કર્યા કરે છે સારું પછી પહોંચે જ નહીં બીજી બાજુ રાગી જાય બાજુ શું થાય બીજી બાજુ આ તો રાગ જોવા જે ખૂણા ઘો છે જાય રાગ નો સ્વભાવ ગયો છે જે તો કહી જાય એમને એક ગુણામ જ કાઢી દીધું રાગ સ્વતંત્ર ના રે ને રસ્થપણ સ્વતંત્ર પણ શું છે સ્વતંત્ર પણ સ્વતંત્ર સિવાય બીજે બીજાનો દાવો ઉભો રહ્યો મેળતો એવું બધું છે નહી કે વિષય વિષય દોષ વાળો નથી સરખી ક્વોલિટી હોયું એના કરતા ભગવાન બે દિવસ થોડું દર્શન કરો જ્ઞાની માણસ મળવાના જ નથી આ ક્ષેત્ર જ્ઞાની રહી તો આરામ આવ્યો એટલે દુષ્મકા કહેવાય દુષ્મકા એટલે દેવગતિ તો ક્યાં ગઈ પણ ફરી મનુષ્ય મળે તો બઉ સારું એટલું બધું ડ્રઈંગ કરતી આ દુષણ એમ નામ જ દુષ્મકા જોયું દુષ્મકા દેવ ગતિ તો ક્યાં ગઈ પછી સાધુઓને આશા રાખવાની મુશ્કેલી આટલા બધા મોક્ષે જવાની ઈચ્છા તો હોય ને મન થી હોય દરેક બિચારાની હાલત કેવી કફોડી થાય પછી જોય એવા પૂરું નથી મળતા તો પછી કેવી રીતે થશે અત્યારે મનુષ્ય મહા દુર્લભ છે ગતિ વિશે ભય છે એમ જાણો સરસ હોય તો તે ગતિ મળે જો ભૂલે છે કે બંધું હોય ને તો ચલો ભાઈ જેવાય મારુ પાછું મારું મન અરે તને બઉ દુખ દે ભલે દુખ દે પણ મારું મન મારું એટલું બધું મન વાલું છે બાજુ બીજા હતો બીજાનું બીજાનું મને આવ્યું પણ લાગે સાપ ની જોડે સારું છે દેવગતિ માં જાય એવા છે ને હજુ છે ખરું પડે કાલ થોડા વખત પછી આવશે ત્યારે સારો કાળ આવશે એકદમ કાળ નકાવ પણ મહાદુઃખ એ કરીને મનઠે છે આવું તો બોલો મગજ માં કોઈ ના ન હોય તો હજી સવાલ હું પણ તરત જ આવીને ઉભું રે છે એ એ હું છે આવેંડક થી કામ લઈ લે કેટલું ધર્મ ધ્યાન રાખ્યું એટલું ધર્મ ધ્યાન કઈક રાખે ખબર નહીં હું શું બેઠી છું પણ અંદર થી કેટલી આપી દીધી હોય અંદર થઈ હોય ને આમ દેવગતિ ને ખાસ રોજન નથી કરતું ઘા લાગી ગયો રોજન કરે કોઈ દુઃખ દેવાના ભાવના નહિ ઈચ્છા નહીં વિચાર નહી અને વર્તન વર્તન દાદા કુતરા ને દુઃખ દેવાની એક્સપ્રેશન થી વર્તન માં આવી જાય છે તો કેમ કે પ્રતિકમણ બી એવું છે ને બંધુક ફૂટી ગયું વાગી ગયું એટલે ગુનેગાર બની ગયો ઈચ્છા નથી આપણી ઈચ્છા નથી મારવાની સરસ છે બધી બાદી માટે બાર દસ ઓગણીસો છોતેર દાદા દસ મી ભગવાન નો ઘટ તો માસ્તુ જાણેલું દર્શન ક્ષય થવા મળે ક્ષય ક્ષયો બીજી ઉત્સમ ભાવ પડી તો પ્રકટ થાય સંકેત નહી તો સંકેત સંકેત છે એટલે નિરંતર લક્ષ્યા વગર છે શું છે એ પુણ્યા શાળા નું સામાયિક કલાક જ જો શાક લેવા જાઓ ને તો જોતા જોતા જાઓ અને શાક આપડે બસે કરવો સંભાળો નિકાલ કરવા એટલે શું કે કઈ આપડે બિસ્કીટ લઈને આવતા હોય મેળી બિસ્કીટ નાખી પછી ઘઉં આપો એવું કોલતું કોઈ બોલે છે કુતરા શું માગે એ થોડું આવ્યું આપી દીધું એટલે સંભાળ નિકાલ કરવો એટલે માણસ આવ્યો ના ભાવતું હોય ને આપણી જોડે એના મનમાં શંકાઓ પડ્યા કરતી મારું નુકસાન કરે છે તો આપણે કઈ આપણે તારું નામ નથી આમ તો અમારે શ્રદ્ધા બેઠી કઈ કારણ છે કઈ કારણ હવે આપણી શ્રદ્ધા રહે આપડે ખોટું ના કર્યું હોય કે કર્યું હોય ના કર્યું હોય તો પણ એ કઈક આગળનો હિસાબ છે શું કહ્યું એટલે આપડે કહ્યું ભૂલ થઈ હશે ના કરવા પડે કાકા આપડે કઈ આ જિંદગી મત મેં તારું કશું બગાડ્યું નથી અરે પણ આ જિંદગી ના બગાડ્યું ગઈ અવતારુ બગાડ્યું છે તો એને દુઃખ થાય નું નહીં તો કઈ દુઃખ થાય ખરું ભાઈ ને ફાઇલ છે અને કેટલાક ને ફાઇલ મોટી બસો લઈ લે આ કઈ કુદરત આ ગેરકાયદેસર નથી કરે તે તમારો હિસાબ છે જગત બિલકુલ ગેરકાયદેસર નથી બિલકુલ કાયદેસર છે શું છતાં ન્યાય સ્વરૂપ નથી દેખાવામાં ન્યાય ના હોય આ પાંચ ન્યાય સ્વરૂપ ના લાગે આમ સિંહ દુકાળ પર હતા લોક કેસિંગ ભી આ અન્યાય કરી રહ્યો છે બધું છે ન્યાય સ્વરૂપ અન્યાય સ્વરૂપ લાગે છે અનુભવ આવે છે એમના હિસાબ છે બધા આ વ્યવસ્થિત સમજણ વ્યવસ્થિત છે આપડે તો આપડે વ્યવસ્થિત આપશું કે આપડે ત્યાં આગળ જોવા જેવું દવા જોઈએ એટલે હાલ એને કઈ હાથ પેરવો તો હાથ પેરવી હાલવો પણ બીજું બધું વ્યવસ્થિત બીજું બધું આપણે જોવાનું જરૂરમાં તાબામાં ચિત્ર પણ ના કરી શકાય કે શું થઈ જશે દેહ છૂટી જશે એક રહેશે એક છૂટી જશે સંકલ્પ આપણે કરવાનું ના હોય એ તો વ્યવસ્થિત તાપે આપડે આપણું કાર્ય કરી દેવાનું શું કરવાનું તમે ના કરો નહિ તો એ કરાવડા મારું લક્ષા ખોદાડો શું છે આપણે આ જમણા હાથે જમતા હોય અને ડાક્ટરે કહ્યું કે આ જમણા હાથે દા દાડા જમશો નહીં નહીં તો તરફ રાખશે તો એ પાછું ભૂલી જઈએ પાછા મારા કારણ સેવ પડેલી છે અભ્યાસ છે એટલે થોડો વખત ઉપયોગ રાખીને પાછો ડાબે હાથે ઉપયોગ કરવો પડે એવી રીતે આપણે આ શુદ્ધાત્માનો જોવાનો ઉપયોગ કરવો પડે તમે તમે ચોપડા લગતા હોય જે આવે એ બધા શુદ્ધાત્મા જોઈ ને લખો વાંધો કરો એ કશું કેમે કરીએ જમે કરતા પેલા શુદ્ધાર્થમાં જોઈ અને ભાઈ ને જોઈ અને પછી આપડે કઈ ઓછા શુદ્ધાત્મા નામે જને કરવાના ભાઈ ને નામ એ જમે કહેવાના છે સિદ્ધાર્થમાં પણ આમાં રહીએ રહેવા માટે પેહલો અભ્યાસ કરવો પડે પેલો પછી એની મેસ થઈ જાય અભ્યાસ કરી દીધો હોય પછી એમને એ ચાલે કર્યા કરે ચાલે કર ચાલે કરે એટલે આટલું કરજો આવેલી છે ફોર્મ પૂરેપૂરું કરી લેજો કામ તો થઈ ગયું છે આજ્ઞા આપી છે એટલે ઉપયોગ એ આજ્ઞા પાડી એ તો મુખ્ય ધર્મ જ એ કોઈ ધર્મ નથી આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપિક માર્ગ માં તીર્થંકરો ની આજ્ઞા પાડવાની હતી આક્રમ માર્ગ માં જ્ઞાની તમામ સ્વરૂપ આ બધું સ્વરૂપ જ એમાં આપડે જનતા લખતા હોય તે આપડે ફાઇલ શું કહ્યું એ ફાઇલ એની જોડે સંભાવ નિકાલ કરવો પડે એને કેવાય નઈ તું મારી ફાઇલ છે મનમાં સમજી રાખવાનું ફાઇલ છે ફાઇલ તમારી આ બે ફાઇલ નંબર વનસાન કરતું ના હોય એટલે પ્રતિગમ કરવાનું નહીં ભૂલ ને જાણવાની કે આ ભૂલ થઈ ગઈ સમજ ને અને એક ભૂલ અતિક્રમણ થઈ હોય કોક ના પ્રત્યે અતિક્રમણ થઈ જાય ગયું તમારું મોટાભાઈ નામ મળી ગયું હતું મને યાદ રે એવું છે ભૂલી ગયો આપણે ભૂલી ગયો ગોઠવી લીધું તું એટલા મારે એમનું યાદ નાખ્યા એટલે પછી આપડે કઈક મળી પ્રતિક્રમણ કરી દો આ અતિક્રમણ કેમ કર્યું કઈ પાડોશી છે ને કેવું પડે ને તમે એની જવાબદારી આપડે માટે શું કેવાનું અતિક્રમણ કર્યું નહી તો નઈ કસ્ટી થઈ આ વખત ચાલો ખૂટી ગયા કે એવું છે થઈ ગયું કે પૈસા કઈ ખોવાઈ ગયા એનું કઈ અતિક્રમણ નહીં મમાને દુઃખ થાય કર્મ ખપાવ્યા વગરના જ છીએ એટલે અતિક્રમણ થયા વગર રહે નહીં અતિક્રમણ થાય એટલે પ્રતિક્રમણ કરવું પડે તમારે પ્રતિક્રમણ કરવા ના શુદ્ધાત્મા ને પ્રતિક્રમણ કેવું તમે શરૂ થયું આ ક્રમિક માર્ગ તો દસમા માંથી બારમા આવે પ્રતિક ના હોય દસમા માંથી ઓળંગી આવે પ્રતિક ના હોય હું સુચાર કાયમ લક્ષ બેસી જાય પ્રતિકણ પછી ના હોય સિદ્ધાર્થમાં થયા પછી પ્રતિકણ શું પણ આ તો અક્રમ વિજ્ઞાન છે માટે કર્મ ખપાગનાર છે માટે બારમું ગુમઠાણું ખરું પણ તે પ્રતિકણ હમાને જે દુઃખ થયું એનો નિવેડ તો લાવવો જ પડે ને કેટલું આપડે માથા બોલાઈ ગયા મારી ભૂલ થઈ આટલું બોલો કે રખું જાય ના ના કાકા તમે મોટી મન ના થાય ખરા છે એવું કહે છે ને આ બધા ખુલાસો કરી આપવો પડે એનું મન આંબળે ચડે એ બધું અતિગમ કહેવાય શું કહેવાય એનું મન વામળે ચડે ના ચડે ચંદ્ર મોડે ના બોલે પિતાજી છે એટલે ના બોલાય પણ મનમાં વામળો ચડી જાય કે ના થઈ જાય ને એટલે મન વામળે ના કરવું જોઈએ આપડે શું છે અમારું મન વામળે કરે નઈ ખુલ્લું મન થઇ જાય ખુલ્લે એ મોક્ષ માં જવા માટે લાયક થયો તમે ઓળખી જાવી જાવ સરસ એટલે આપડે હમકીને છીએ મેુમા કરે છે પણ આમથો ભાઈ ધુમાતો નાનું છોકરું ના ધુમાય ના કરે તો આ ફાઇલ છે બધી આખી દુનિયા આપડી ફાઇલો છે નહી અમુક જ ફાઇલો છે ને હસ એ પણ છે ફાઇલો કૂતર એ ફાઇલ આ બમણતી હોય ને એ ફાઇલ મરી જાય જોખમદારી તો ખરી ને જોકે આપણા આપડા વિજ્ઞાન માં જોખમદારી હજી બધી નથી માલિક નથી ને તમે દેહ ના માલિક નથી ને એટલે જોખમદારી પેલી છે ક્રમિક છે માટી હે માટી તારા સમાન કરવું પડે ના કરવું પડે એ માટીમાં પુણે જેવી થઈ એટલે એ પદ આપી દે પુણે ઉડી ગઈ અને પાપ જેવું છેલ્લું પદ આપી દે પુણે પાપ ના આધારે અવસ્થાઓ છે એમને સારા ગયા ચાલે દાદાનું છે બાર પછી કશું જીવડું કતરી ગયું તો એવીડન્સ છે શું છે આપડી ભાવના ભાવ પૂજા ભાવ દયા કરવાની ગઈ હતી તારા લોકો દ્રવ્ય દયા પાડે શું કરે છે દયા થી સંસાર મળે છે શું મળે સંસાર ફળ મળે એનો ભાવ દયા થી મોક્ષ માં ના હોય કારણ કે દાદા પાસે મન વચન કાયા મણિલાલ ના મિમાયા સર્વાર પણ પછી આપણે રહ્યું જોખમદારી જ નથી રહેતી ને આપણી કરતા આપડે આટલું બોલવું પડે માત્ર દુઃખ નો ચોતેર હા સદગીત થયું હોય ને આ ઉત્સમ સંકેત એટલે સાંજ છોડી દે પાછું થોડી પાછું પડી ગયું છ મહિને બાર મહિને એકાદ થોડું આવે ને એટલે શાન છોડી દે તું પછી બે ત્રણ મહિને આઈ જાય ખરું અને અવગઢ સંગીત પરમાવગાઢ અવગાઢ પરમાવગાઢ કેવું હોય સંકેર્ત આમ થાય આમ થાય આમ થાય પણ સ્થાન ને ના છોડે દબાણ બહુ પાર છોડે નહી પરમ અવગાઢ અને પરમ અવગાઢ વિખ્યાત એવું ભાઈ સ્થાન છોડે નહીં સ્થાન છોડે નહી આ લોકો ને તો સ્થાન છૂટી જાય છોડે આપડે તહેવાર હતા ને પરમ ઉઘાડ સ્થાન છોડે કામ થાય પ્રેમ થાય વિચારો બદલાય પણ સ્થાન છોડે લાયક મુસલમાનો કોઈ પકડે નહિ કોઈ દુનિયા માં આવું પકડે નહિ બધા ધર્મ નિંદા કરે આ કઈ જતા હોય છે એમ ડેવલપ થયું ગંદકી નહી સ્થાન થોડી છે જન્મ કેવું તમારે છે તેના માટે જ ઉપર છે આ બાજુ પડતું ઊંચી ગતિ જાય આ બાજુ પડતું અધોગતિ થાય અને જ્ઞાન ની મદદ જાય બીજા લોકો અધોગતિ એટલી બધી ભારે રજૂઆત વધારે જૈન કોમ ઉદ્યોગતિવા માટે જન્મ ઉદ્યોગ સમજાય નહીં શક્તિ આવરી વાળ વાય તે પછી ભયંકર બીજા લોકો તો આવડે બધી જઈને સમજાય બીજા લોકોને આવડે ને ભોળા હોય બીજા હોય પછી શીખે છે કારણ કે આગળ જવાનો રસ્તો ના ભલે એટલે અવરુચ અવૃત્ત ચાલે પછી બેઠે ને આ બધી જે સરખો છે બધી આવ અક્કલ વાળા લોકો અક્કલ શીખી નહીં આપડે મારે દેખા શીખી ગયા બધાને પૂરું થઈ ગયા